બબ એ એ આ છે મનોર એ વિવેય નથી વાત તો તે રે એનો ઉપે ઇન તો કે માસા હોત કે ગડી ખારી જ છે અરે નો દેવેસે નોટે કાલે ચાંડીવાડા ટીકી મોન થી સંતા ર બોલાય છે તમારે એના માટે આ લોકો માટે અભિપ્રાયું કરે આપડું મન ને ડંખીલું એ ડંખ મારી ગયો આપડે ડંકીલું થાય પછી એટલે મેં કહ્યું નોંધ રાખ્યો નઈ કોઈ આ બધી ચાલ્યા કરે ને તેની નોંધ રાખવી નઈ નોંધ સંસાર ઉભો કરે અને અભિપ્રાય મન ઉભો કરે મન તો આપડે નિકાલ કરી શકીએ પણ નોંધ વસ્તુ એ તો આવતા ભાવનો સંસાર ઉભો કરે એવી રીતે વાત નીકળી હતી એ કઈ રીતે નોંધા ભારિકાલ નોંધ નોંધ મન પર ચઢતી નથી એનાથી મન બંધાતું નથી બઉ ભેગું થાય એટલે ડંખ માર્યા કરે ડંખ મારે ડંખ મારે બદલો કે नोध लेना क्या प्रकार ने ने क्या प्रकार क्या अहंकार बुद्धि नोध ले अहंकार नोध ले કોઈ પ્રસંગ બને કોઈ પ્રસંગ બને તેમાં કયા પ્રકારના અહંકાર થી નોંધ લેવાની પ્રક્રિયા થાય અને કયા પ્રકારના અહંકાર અભિપ્રાય અભાઈ અભિપ્રાય વાળી કઈ ના આપે ક્યાં ના લાયક છે અભિપ્રાય બીજી વસ્તુ છે ખ્યાલ રાખવા ઉપર સારી નજીક જાય છે ના સમજાય નોંધ કરવી એ ખ્યાલ માં રાખવા બરાબર છે પછી ખ્યાલમાં રાખવા જેવી વસ્તુ છે ખ્યાલ ના તરફ જાય ખ્યાલ આપડે કોઈ વસ્તુ યાદ રાખવા માટે હા માં શાક લઈ ગયો હતો ખેતર માંથી એ નોંધ રાખીએ તારે સાથે અભિપ્રાય નાખે કે અભિપ્રાય આપી દે પછી અભિપ્રાય આપ્યા પછી અભિપ્રાય કેવાય પણ અભિપ્રાય આપે નઈ બનતા નોંધ રાખે દાદાજી એકે અભિપ્રાય કેમ ના આપે એ બઉ જુદી વસ્તુ છે આ નોંધ લેવી નોંધ આ જેવું કઉ આ મારી સમજ આવે પણ આ દેખાડવું આઘરું લાગે तेरे गणा अवस्था उपतेल फोटोग्राफी चाहिए હમણાં જ વાત નીકળી નોંધ લીધી એટલે અભિપ્રાય આપે જ હા એ તો બઉ નોંધ લે પછી અભિપ્રાય આપે અભિપ્રાય આપવાનો મોક્ષ માં જવાનું સારું પડે એવી વાત એ કઈ વાત હોય બતાવો એટલે ખબર પડે ને તું નથી એવું ક્યાંય ગુચાતું નથી ગુચાય ને પોલીસ વાળા હોય હેલો કરવું પડે પોલીસ વાળા કેવું છે કે ભાઈ તમે બઉ મોડું કર્યું છે દીપક ભાઈ ના મન માં શું થાય રાખ્યું નામ એવું આપ્યું છે ગુસાઈ નઈ કઈ પણ પરિસ્થિતિમાં ગુજરાતી ને એવું જ્ઞાન આપીશી આપણે કામ કામ માં લાગે ને એ વાત કરી લઈ ગયો બે જોતા લઈ ગયા પાછા આપી ગયા બધું યાદગીરી રખાય ને કાગળ માં લખી રાખે હા ચોપડા પછી લખી રાખે ના ક્યાલ માં રેલમાં વાત કરી લઈને તેડી દવાનું આપણું જ્ઞાન નિકાલ કરો ફાઈ લાગી તો બધી રીતે આપણું જ્ઞાન મળી ગયું મને રાખતું કેસ્ટ થયેલું હોય ટેસ્ટ બે ચાર રાખવા ટેસ્ટ ખાતરી નથી આ લોકો ગમે તે કરો પાંચ માટે તૈયાર છો નરસિંહભાઈ પટેલ કઈ કઈ લઈને આવ્યો તો થઈ ગયો અનુભવ ક્યારે આપણા મોટર સાયકલ પકડાયા તારે હાલુ લઈ ને આવ્યું આનંદ થાય છે ગભરાય ગયું તારે પરિસ્થિતિ માટે તૈયાર થયું શું જવાબ આપ્યો એ લઈ ને આવ્યો હતો એ જાતે લઈને આવ્યો એને ઓર્ડર અંદર નું પરમાણુ કઈ હલવું ન જોઈએ અંદર નું પરમાણુ ના હલવું જોઈએ હોય પર થાય વાત મૂકી દોડા બધા मैं और हां परसों बोला था सर और हम लोग आप बना रहे थे हम लोग हां आप भी आ रहे थे काम करेंगे खबर नंबर 3 ये वाला कोर है ये क्या है अभी नहीं बोलते चलो एक ये तुमने देखा है ભાઈ ચીરે ઘણા કાળ નો અભ્યાસ હોય ઘણા કાળ નો અભ્યાસ છે ને આમ થી આમ ફેરવાવો છો ને આમ થી આમ ફેરવા છો એમાં ઘણી વાર એમ લાગે કે જે આપણું અક્રમ વિજ્ઞાન છે મૂળ પાયો એની વાત અક્રમ વિજ્ઞાન થોડું બાજુએ રહી જાય છે એનો પાયો ખસી જાય છે મૂળ જે વાત છે આપણે હા બધું આવી કયા કરે બુદ્ધિ ને કયું કઈ ખરીદાકી કરતા ભાગ કરવા છતાં પણ નથી એ અંદે ના દાદાજી બધા ના મન માં પોતા હોય છે પૂછી દોડશે અને શું નવાય એ બધા કરવાનું જાણે કરવા જોયું તો કયું છે એ એ કરવાનું કરવું મૂળ વસ્તુ આ નથી આ ભાષા ની બહાર તો આપણા થી જઈ શકાય કલ્પા વ્યવસ્થિત કૃપા થયા પછી નું આવે તે વ્યવસ્થિત અગર તો અવકૃપા થઈ હોય દાદા છે ના ના વ્યવસ્થિત હોય નઈ કૃપા પ્રમાણે વ્યવસ્થિત તમારા માટે સરખા જ હોય ને અમને બધા સરખા અને કૃપા જુદી જુદી જુદી કેમ કરો જુદી જુદી થાય એ પ્રમાણે લાયકાત પ્રમાણે તમારે વ્યવસ્થિત પ્રમાણે કારણ શું જુદા જુદા બધા રંગ હોય બધા એનું કારણ શું છું આવું ના એ તો હા કુદા ભાઈ એટલે કુદામાં થોડું આપડે દુખતું હોય તો ઓછું કરી કાલે ભરતા હતા એવું સહજ ભાવ કેવું कृपा आप <coughs> जब जब चेत तो क्यों रहते विराजना ना था विराजना ना थे अरे कहीं नहीं तो जाए पर ना आता भाई ये चेक कर ले तुम्हें नहीं लगता विराजना ना तय रे मले कोक के तेल रो अब बने को जगह विराजना थे और बात क्या हुआ आराधना आवश्यक करो એટલે कृपा आवश्यक है अरे प्रगति प्रगति करवाने बात है तो ये कोई प्रगति પણ આ કૃપા એક સંજોગી છે આ કિંમત મળે હું બે જુદા છીએ એવું ખબર કે નઈ ના એમાં તો એ તો એવું છે ને ને ને ને, ગમે તે કોઈ એવી કોઈ વસ્તુ દીધી છે બીજા માણસો તે પહોંચી શકતા નથી કઈક પણ હાથમાં આપવું જોઈએ મારા પૂછવાનું મારો દાદાજી ને પાછી આવતી નથી કોઈ પણ હોય અમે છપ્પીએ કે આ કાર્ય બોલવાનું તો મૂજી હોય તો ના બોલે કેટલાક માણસો કરે ઉધુ અમને ગલી ગલી કરી ગલી બધી કરી તેથી કઈ ઉતરી ના જાય ગલી બધી કરીને ખુશ કરે કે મને પોતાને એમ લાગે ભગવાન ગુભાષા હતી બહુ આખી બધી આ બે જ પાસે પડ્યા છે ઉપાધિ ના કરે આ કરે છે એવું જીવે દાદા દાદા ભગવાન ની કૃપા અને જ્ઞાની પુરુષ ની કૃપા જુદી હોય ફેર હોય દાદા બધા ની કૃપા હું જાણી સારી છે જ્ઞાની કૃપા નહીં કેમ જ્ઞાની કૃપા સાથે કેમ લેવા દેવા હા ભાઈ એ દાદા ભગવાન આપડે જુદું પાડી છે આપડે એટલા માટે જુદું પાડ્યું છે કે લોકોને કરેક્ટ લાગે ત્યાં ચોખ્ખે ચોખ્ખી વાત અમને કઈ એવો શોખ નથી ભગવાન થઈ ગયો એમના સિવાય જે અમે જ્ઞાની છીએ એને એવું નથી કે આ ભગવાન ક્યાં ચાલુ એવી ઉઠા જરૂર રહી બધી ભૂખ ગઈ ના એ તો ખબર પ્રભુ ને કે એ છે ને પ્રજ્ઞા એ પ્રજ્ઞા થઈ બધું ઉતરે કૃપા કૃપા કોની કોની પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા કોની આપ कृपा उतरे कृपा उतरे प्रज्ञा ऐसी उतरे प्रज्ञा प्रज्ञा ऐसी प्रज्ञा ऐसी कृपा उतरे ખબર પડી જાય કે આ ઉતરી છે આ બધા નિકાલ કરવાની વાગે લઈને આવેલી ઊંચું મૂકી લઈ જવું હા એનો ધંધો પણ આપની પ્રજ્ઞા તો તે અમે કહીએા ભગવાની ઓછી થઈ ગઈ છે અમુકાય દે કે કા બસ કે ને બધી કરી પણ એ પ્રજ્ઞા બધી વાત કરવાની છે પેલું તો વિદ્યા કે છે વિદ્યા ને ઓ એ અનુભવ સુધી જ થા તીર કામ તીર ને બની ટેક પડને આવ કેવળ જ્ઞાન છતાં સુધી પરને આવે જરા એટલે દાદા એ કેવળ જ્ઞાન થાય કે સુધી પ્રજ્ઞા હોય થાય અથવા પછી તો પ્રથા નો સવાલ હોતો જ નથી કારણ કે પ્રજ્ઞા છે ને હા તો એવું જ્ઞાન શું છે એમાં જોયેલું છે બઉ થઈ ગયું એ જોડે તો બહુ છે વાત થઈ જવા ને રસ્તામાં આ બધા સેકટી આપે જોયું છે એવું જે કહ્યું ને આપે જોયું છે કેવું હોય કેવું શબ્દરૂપ નથી બહાર પડાય તમે કેતા તે આપડે કેવું થઈ ગયું વર્ણન થાય કામ થઈ ગયા સર તમે આપડે મોક્ષ જાય છે તે બહુ થઈ ગયો રસિક ભાઈ દુનિયામાં ચિંતા પણ થાય થયેલી જ નહીં એ બધું નય બધું બુદ્ધિ થઈ ગયા ક્યાં કેતા રીતે આવે તો અથવા પડ્યો આવે બાર વાળા પૂછે છે ને ઘણી વખત બાર પૂછે છે કે આ તમારા મહાત્મા કઈ ફરક નથી પડ્યો એમ જેવા લોગા કુ જગત કે ફર પાર ભાગે બાહ્ય ફર પાર ભાગે કે બાહ્ય બાહ્ય અંદર તો કદી ભલે ને બધું બધું બીજા આડેલી બીજા આડેલી બીજા આડેલી હતા તો આમ ના થાવા વન નો કર બેઠ ભગવાને નો કર્મ કરો કર્મ શબ્દ કેવી ટકા આ છે તે ચારિત્ર મોહ વાળા છે પેલા સાચા મોહ વાળા છે સાચા મોહ વાળા બીજું ઉપસે અને આ નહીં કર્મ ખરા પણ કર્મ બંબિલિટી છે નવ કર્મ એટલે શું કર્મ નડવાનો જ્ઞાન હોય ના નડે હા દેખાય નવકર્મી પડે અમને એમને ખબર જ નહી એટલી બધી અક્કલા આવી શોધખોળ જગત આખા ને આ કરે બધું લોકર્મ એટલા માટે કે ભાઈ જ્ઞાની માણસ ને જો ઉમે તમને બોલી ગયા સમજી ગયા બધું શું સમજી ગયા કરતા નથી જ્ઞાન સહિત ઉગશે નહીં તમારું ઉગશે એટલે અમારો ફેફાર થાય કે ના થાય અમારે જોવા જરૂર આમાં પણ જ્ઞાની કરતા પણ નથી જ્ઞાની કરતા પણ નથી કેમ ગુગલો વાત કરજે ગંતે એમ જ દેખાય દે હાય બરાબર હાય વર્તો એતેલો વર્તો એટલે પેલો દેવદરા આ વળદરા એતે છે ઓર તંદના કે બોત આ વિચાર આરા સરા વિચાર વગેરે વિચારને બે વારી બી હાં કરતાં તે કરે ને હા કઈ નવ કર્મ દ્રવ્યકર્મ તો આમ છે એમાંથી શું ઉત્પન્ન થાય કે ભાવ કર્મ ઉત્પન્ન થાય આ છે ભાવ કર્મ ઉત્પન્ન થાય ભાવ કર્મીતે એટલે ભાવ માં કસાયો ભાવ આજે ચાર ચાર કસાયો છે બીજા કોઈ કઈ નહીં તમને ભાવતું હોય ના ભાવતી હોય આ ચારમાંથી આ જાય કોઈ પણ વસ્તુ ચારમાં ફિટ થાય એ ભૌતિક કર્મ છે હા ચારમાં ફિટ થાય બધાય ભૌતિક કર્મ ચારમાં ફિટ થાય ભૌતિક એ પી એ ભૌતિક કહેવાય ના આનો કર્મ બાકી બધા નો કર્મ બાકી બધા રહ્યા કર્મ ના બે ભાગ પાડ્યા કે આ ભાવ કર્મ અને ભાવ કર્મ થી પાછ કર આ નવકર્મ એ દ્રવ્ય કર્મ ગણે ગણે છે આ ભાવ કરવ્ય માંથી ભાવ અને ભાવ માંથી વસ્ત્રવ્ય ભાવર્મ તો આ નવકર્મ ને કઈ ખાસ વેલ્યુ નહી વડોદરા વાળા નોકર ના ભાઈ મતલબ નઈ તમારે તો હું નોકર ભાઈ એટલે દરિયો એટલે તમે પૂછ્યું બહાર નથી મને કઈ ભાવ કરું ભાવકર છે ના ના જેનાથી કસાય થાય છે એ ભાવ કરે કસાય નું ધારણ કરે એ ભાવ કરે નહઉતિ આરોમળે કે કઈ જોવાનું કર્યું એના આલાલે કઈ હૂર આ એ તો બહુ સરસ નાદાન કેવી બવે આ લે તો બહુ સારું એવું થઈ જાય તો ઘણું સારું ઘણું ઉત્તમ સમય હતો નો ટાઈમ ની અમને કેવું કઈ નો થાય તમારે શું કામ નો થાય ના કછત